કરવાનું કેવું રહ્યો છે જેમાં કરતા વગર કરવાનું શું બરોબર કરતા હોય તો કરાય ને બધું કરતા હોય તો કરાય ને અને કરાય ખરું કરાયું પણ તેને કશું લેવા દેવા નહીં કરતા ના કે અહી તો કરવાનું જ નથી રંગ લાગે ની તો રંગ લાગે ને બરોબર નહીં તો આ રંગ લાગે ને કોઈ નહીં એક માણસ એવો નથી લાગે થઈ ગયો એને એવું ના થાય કેવું પાવો જે થઈ ગયો ભાવો એને એવા કઈ ધમાલ થાય ને એટલે ભાઈ અંધાર ઉભો થઇ જાય ને એટલો વાંધો નથી એનો એ થાય તમે શું થયું તે તમે જોવાનું બાવાનું બધું કારણ કે ટેસ્ટ ના થાય ને આવો હા પછી ટેસ્ટી જ નીકળે દાવા આવી પછી જ નીકળે તમે કહો જેવી પરીક્ષા મોડા ને એના જેવું થાય ભૂગ્રામ થાય ચિંતા થાય લાગે ચિંતા થાય સંસાર છે ને સંસાર ની પાસે બધા દશાઓ છે આ તો આ દશા માં આવા ને તે મોટી કેવાય આવી સંસારી દશામાં વ્યાપતા રીતે રહ્યો હતો સદર્ણ આ રહ્યો હતો તે જ મોટી બાર ની વાત બહાર નીકળી આવે તો બહુ દેશી થવા એ તો બહુ જોરથી એટલે હાથ થી જે એક મા રોવિડન્ટ ફંડા પૈસા ના ભરાય ત્યારેને ધંધો ના ચાલે ફેક્ટરીસ કટ રોવિડન્ટ બાર બરાબર સમજાય લીધા જોઈએ ને હા હા મોટા ગોળ કે સાહેબ આ તો હું તો ઓરખો ને હા કે આ તા અનુભવ થઈ ગયો છે બરાબર ધીરો દે કહી છે હું બેઠો કામ ચાલે છે બચ્ચે ના ના ના ભારત ના કરીશું કોઠા ના ભેજી એને મોડે એરો ભૂખી કરે છે પાન દેવા મારા માટે શું માર્કિંગ કરો મારું માર્કિંગ કરે એસ થી માર્કિંગ કરો તમે કેવી રીતે વસ્તુ મારું કઈ રીતે સ્વસ્થતા કેવી રીતે એ કોઈ પણ જાતનો આ માતા મારી ની જુએ છે નટુભાઈ પૂછવું છે કે દાદા ના વાક્યો અને એનો બેફામ ઉપયોગ કરે છે અને બોલે અને ખાસ કરીને તે બ્રહ્મચારીઓ તો એમની શું દશા એવું નટુભાઈ પૂછે છે દાદા ના વાક્યો બેફામ બોલે અને ઉપયોગ કરે અને ખાસ કરીને તે બ્રહ્મચારીઓ તો એમનું શું થાય દશા એમને જે નહીં મળવાની તે ઉદાહરણ છે મળે કઈ નથી વાક્યો નો જે બેફામ ઉપયોગ કરે છે એની હું વાત કરું છું હોટલ ની એક ફરી ને કીધું જેની પાસે પછી ના રસી મારું આ દુદી જાત નહી આપડે સાથે બધાને મળ્યું છે પ્રસાદી એ મળ્યું છે વડીલ ને કહો એમ ના બોલાય ને લાયક જ છે બે રાજને આવું કહ્યું કોઈ પણ માણસ છે કોઈ પણ માણસ આવું કોઈ કહ્યું જ નહીં કહ્યું છે એવું કોઈ પણ માણસ આવું કહ્યું જ નહીં હોય કારણ કે આ સુધારવા નાખી રહ્યું છે આ લોકો ને સુધારી જ ગયા કારણ કે ડ્રાઈવર એની ક્ષમતાઓ બહુ કેવાય ગયો છે ના આવેલા બધા શું કઈ ખાવાની આપે સમય નહીં તો ધ્યા ગઈ પછી નહીં પડે તમારે પચ્ચા કાતા છે તારે કઈક થાય તો તમને તેને એ અવલંબન મળશે જેને અવલંબન નથી જોતું તેને તેવું હોય કોઈને તેમને એમ કેવું છે કે પૈલ નિયમ એવો હોવો જોઈએ બાકી કશું હા આ દુનિયા માં કોઈ જાતનું દુઃખ પડેલ નથી આ દાદાનું વિજ્ઞાન એવું છે કોઈ જાતે દુઃખ પડે જ નહી વિજ્ઞાન જ એવું છે હું જાણું ને બધું હું જાણું બધું ના ના હવે બધું જ એના ભાઈ એક ભયંકર ભૂલ કરી હતી તેને એને પસ્તાવ હતો છોકરીનો હાથ પકડ્યો હોય ને ચંપલ બે આપે તારે ખબર પડે ડિસ્ચાર્જ કેવો મેં કહ્યું કે છોકરી હાથ ધર ને તારે ખબર પડે ચંપલ રોજ ચપોટ ચપોટ કરો મારું મગજ આવતા અમે વર્ષ તો સારું પડે કહેવા લાગ મારો વસ્તુ મને ગમે છે મને ગમે છે આ બધું મળે તમને મળે એ વાત મારી તો દસ ધ્યાન છે અમૂલ્ય એ બઉ સરસ પણ મહાત્મા શબ્દ વાપરો મહાત્માઓ એ વાપરવા ના જોઈએ કોઈ પાસે પોતાના મનમાં સમજવા માટે રાખો એમ એમનું કેવું છે એ, એ, એ, શું માનતો આ બધા આખો એક સામાન્ય સ્વતંત્ર દરેક ની સ્વતંત્ર લો બુક હોય કામ ની હોય દરેક પણ કર્મચારી પગે લાગવું જોઈએ તો પેલા પગે લાગો એ બધું આવું નઈ બોલી શકે प्रारब्धाधीन से अत्यारे प्रारब्ध गया जमें चित्राम करू कर बारे तो करू पुरुषार्थ चित्राम लीधे थे ये चित्राम कई करने दी आए थे तो करू शब्द बार पुरुषार्थ तो है पूछू प्रारंभ गया पुरुषार्थ પુરુષાર્થો તો જે કઈ છે એ પ્રારબ્ધ છે કે પુરુષાર્થ છે પ્રારંભ અગત્ય નું કે પુરુષાર્થ અગત્યનું એ જાણાય છે આ પ્રયોગ કેવાય ઉત્પન્ન થાય એ પુરુષાર્થ છે એટલે મુખ્ય શું તેમાંથી એમાંથી મુખ્ય શું પ્રારબ્ધાર્થ ભોગી રહ્યો છે અને ખોવાજી ન કરી રહ્યો પરિણામ છે દાદા મારું આ તો પુરસાદ એની મહેર થયા કરુખી પુરસાદ થાય સુખી હોય સુખી પુરસાદ થાય છે પણ પુરસાદ પણ ના કહેવાય કે દુઃખ સુખ કરે શું કેવું સુખ નો ખીન નાખે આ દુઃખમાં હોય નાખે સુખી નાખે પુસ્તાર જાગૃતિ પર કોણ પુસ્સા આ બધા બધા એક દાખલો એવો છે કે દુઃખ અંદર માણસ સુખ ના કેવી રીતે નાખે દુઃખ ની અંદર मनुष्य सुखना बीज के के ना समझाए के दुख दुखनी अंदर सुखना बीज मनुष्य एनो ना कई समझा अत पैसा ना लेवा लेवा अपना प्रार्भ दादी आार्भ दादी ने आपना पैसा प्रार्भ दादी આજે પ્રારંભ આપણી પાસે સગવડ નથી કેટલી પેલા લેવા આવનાર જોડે આપડે ગમે તેવું ભાડું ગયેલું બધી આઉટ ઓફ લો એ બધું આઉટ ઓફ નું ખરાબ પાછું ઉચ્ચિત રહેશે એ આઉટ ઓફ લો બોલો નથી ગાતું એનું બગાડી રહ્યો પણ આપડે આપણું ના બગાડવું એ છે શું છે એ ગાળો ગાડી શકે તમને તમારું ભવિષ્ય ના નવ વસ્તુ સમજાય છે એક વસ્તુ મને નથી સમજાતી એવું ઘણી વખત મને આપે કીધું છે કે ના સમજાય તો મેં મૂકી રાખવું એવું એક નહીં સમજાયેલી એક એવી વસ્તુ છે જે મેં મૂકી રાખી છે મને એ નહી समझाली वस्तु ब्रह्मचर्य जी ब्रह्मचर्य क्रिया ब्रह्म जी दादा लगू ब्रह्मचर्य पर मैंने समझा है हूँ कुदरती घटना कहते ज नहीं पर मरी समझ से अधूरी पाई सके अधूरी जैसे तरह करो छो तुम आ संसार संसार चले को घटना क्यालु कहवा जी, नी जी।, बना कोने के जी। क्या जानवर दाखला लिया था कूदरत कह मनुष्य दाखला कूदरत हो मनुष्य कुदरत में हो જાનવરો વિવેક વધારાનું છે એટલે આપડે કુદરત માં નથી એમ એવું એમનું કેમ્પ એમ છે ને એટલે શું ખ છે શું ઘણી માની બેઠો છું શું છે માણસ બે બે વસ્તુ કરી શકે છે કુદરતી જીવન જીવી અને પોતાની જીવન ને અસાર કરી રાખે છે કુદરતી જીવન નહીં જીવાનું કુદરતી માણસ ને અકુદરતી જીવન જીવાનો અધિકાર છે કઈ રીતે કારણ કે અધોગમી અને એ તો કુદર નો સાથ અને ના કુદરતી જીવન જેવું હોય તો જાનવરો દાખલો જેવો છે પણ કુદરત ના જ અધિકાર કરવો એ ખોટો कारण मनुष्य पीछे धनोरती आगे बीजो प्रश्न पे आगे एक प्रश्न मैंने थोड़ा मुझे एवं खोटू हे मैंने जो लगे थोड़ी ओछी समझ रहे, रहे पास अधूर रही जाए दादा तो जेने पूर्ण समझ हो बढ़ा पासा जो बेल पड़ेलो हो विवेक आंदर सरखाम जो मन एवं बैठू है कि आंदर सरखामी में जो गृहस्थ मनस विवेक जीवे तो कदाच ब्रह्मचर्य करना मनस करता है। मैं खुले नहीं। मैं खुले जी। जी। एक पत्र बत पड़े कोई दृष्टि सर कीगड़े नही बगड़े तुम्हें प्रतिक्रणा सुधारे तो ब्रह्मचर्य पाया આ બ્રહ્ચર્ય બ્રહ્મચર્ય જ્યાં એક જ નિર્બળતા છે જ્ઞાન હોય બ્રહ્મચર્ય લે તો સારી વસ્તુ છે अपने स्त्री सहित चर्चा मरिया भंगे बहुत चर्चा ना मार ऐसी मार ऐसी चर्चा ना चर्चा कर મેં તો છે અને પરીક્ષા કેવી ઢીલી લેવામાં નથી આવતી આ ઢીલી પરીક્ષા ના આધાર શું કરું હવે કઠણ કાળમાં मेख शक्ति उत्पन्न मनुष्य अंदर अ शक्ति ने नाथवा गंगा नु अवतरण तरह शिवजी जटा ना हो तो गंगा बुध खेदान मैदान कर મારી શક્તિ ઉત્પન્ન થયા પછી પૂર્ણાહુતિ લોકોને હેલ્પ કર્ય છે ને કુદરતી ભલે હોય પણ માણસે આપડા ઋષિમનિય શું મહેન્દ્ર શું ઋષિ મુનિઓ પહે લગ્ન કરે સંતાન માટે ઋષિ પતિ ને તો ખુદ કહે છે કે ઋષિપત્ની ક્યાંક એક બાળક અને એક બાકી ખબર ને હું કઈ કઉર્ધો રેત જ શબ્દો વાપર્યો ઉર્ધો રેત જ શબ્દો વાપરીએ છીએ આપડે જે મહાન થાય ને બસ એમાં બધું ત્યાર પછી જે વાણી ત્યાર પછી સંયમ શું થયું એટલે હું એવું કરવા માંગુ છું કર્મચારીઓ કરીને ભમતરે વળી જાય એવું અને વળી શકે છે વળી શકે શું કહ્યું વળી શકે એ શબ્દ બહુ શબ્દ વળી શકે એ શબ્દ તો लागतो। के सके सके सके पर पर, पर ने आप कृपा करो तो बहुत है बोलू वो साध्य नहीं तारा तैयार कई बराबर तैयार थी जा છોકરાઓ જે છે ને બધા બ્રહ્મચારીઓ એમના રોગ એવા ભારે હોય છે તમે એક ખાઈ જશે એક કલાક માં બદલાવી જશે ના માટે જ્ઞાની એક મીણબત્તી સળગાવે પછી અંધકાર તે વખતે નષ્ટ થઈ જાય એ થોડું એમ કે બહુ વર્ષથી કઈ નાખે કઈ નાખે શું બરોબર ભાવના કેવી પાસે એમને ગાડી મુકવા માટે નઈ બરાબર એમને કાઢી મૂકવા આડા એ આવે પેલા રમતી સમજી ગયેલા ઘન બાપ જોડે બહુ ધમાલ તે એટલી બધી ધમાલ કે ના પૂછે બંને ઉપાડી રહ્યા કરે બે લાગુ ને ગયું એક કલાક જ લાગે પડી તારા લક્ષણ તારો કપાટ આવશે આટલું શબ્દ થઈ ગયું ઓહો તને ગમશે હારી ભરવાની વખત આવશે આમ હા સારો લક્ષણ ગયો સાથી કહીએ તો ભાઈ જઈ જાય ને કઈ જીવ પછી મરી લો માંગે ને જીવતો જીવવા મરી જીવ્યા ઘણા જીવે 100% 100% અક્કલ નથી સ્વીકાર આખી દુનિયા ને અક્કલ નથી કે જો જાગૃતિ ના રાખે મારે બી એવું ચકું જો હું જાગૃતિ ના રાખું તો ઝુંબડું આ તો ટ્રેક જ બદલાઈ નાખ્યો આ ટ્રેક ઉપર થી ગાડી ચાલી એને ટ્રેક બદલાઈ દીધી બે મહિના થી સામાન્ય રેલવે લાઈન ટ્રેક જ દીધી આ કઈ પેક જુદી પેલી તો શું હોય છતાં અમારી મારી માન્ય મન ની અંદર રટણ જ ના હોય મારી પાસે એવું નથી હું તો એમય કરું છું પેલા એમને એનકરેજ દીકર બઉ કરું અને પછી જરા જરા લખાણ કર્યો કર્યું બરાબર અને પછી કલ્યાણ કરવાનું છે આપણે નિમિત્ત છું અમાર ગયા કલ્યાણ કરો એને પોતાનું પોતે કર્યું મારે તો રસ્તે આટલો કયા લે ને તો બીજો કોઈ દોષે જ નહી છે લોકો બીજા દોષેલા છે મમતા જેવી ગયું વસ્તુ એક સ્નેહ છે ને દાદા મમતા ના હોય પણ નિર્મ પણ ના હોય મમતા ના હોય પણ સાથે સાથે નિર્મ પણ મમતા નથી જોડે નિર્મતા નથી નિર્મતા જ છે નિરંતર પાછું અહીં તો બધું સાયન્સ સુધી જશે આપણું વિજ્ઞાન સુધી જશે મમતા એમના બોલીએ નઈ ને બરાબર બહુ અગત્ય મ નિર્મતા એક પ્રકારની મમતા છે શું છે આ મમતા છે આજે આ વાત ક્યાંથી નીકળી બ્રહ્મચારીઓ વાત ક્યાંથી નીકળી છે શું છે સુધારો નટુભાઈ ને એ કહેવાની જરૂર પડી એ સુધારા માટે ब्रह्मचारी ने माता पिता जोड़े नी के भाई बहन जोड़े नीमने ફરજો હોય છે ને પાછી માતા પિતા જોડે પણ એમની જે ફરજો હોય છે આ શક્તિઓ નથી આ લોકો ની એટલે હમણે નહિ બજાવ્યું થોડા વખત પછી બજાવશે બરાબર શક્તિ આયા પછી આ કહો હવે શક્તિ લાવી રહ્યા છે હજુ તે જાણતા ને જાણતા નથી એમને ખબર પડ્યા જ કરે છે ને આ સહજ છે અહીં બેઠા એટલે ખ્યાલ આવ્યા દુનિયા અજાય બી લાગે અમારે બહુ છે અરે એ જવાબ ઘણી કરીને આખો સવાર જોવા દીધું લોકગણ કા કાકા દાદા શું આ પાછળ પડેલું પરિવાર મોટી પુણ્ય ગમે ગાડા ગયા સાહેબ પુણ્ય જબરદસ્ત લયા હવા ના હાથ થી સાડા અગિયાર થાય છે રાત ના મારે તો દુકાન ખોલવા ને થાય છે દાદા વિધિ કરવા ને મારી રહી ગઈ છે વિધિ કરાવન વિચાર થાય કલાક નું આપડે કાયદો નઈ ને જંગેરી નહી બી જગા જંગેરી છે લોકોંગેરી કરીને આ જમાના માં જંગેરી કરો છો કઈ ચાર વાગે એટલા જ સારો કે જંગેરી વધી કામ કરુણા છે નિરંતર કરુણા જોઈએ આપણને ગાર કરે પણ આપને તો જગત નિર્દોષ દેખાય દાદા આપને તો જગત નિર્દોષ જ દેખાય ને હે આપને તો જગત નિર્દોષ દેખાય એ સ્વાભાવિક છે મૂકી હોય તો એક છોકરી મને એમ કે પછી વિશ્વ કરવામાં આવશે એમાં પેલી ભૂલ માફ કરી રહી તારે શું કહ્યું સમજાય શું કહ્યું બરાબર છે શું કહ્યું પહેલી પણ કમિટી કોણ કરશે જણાવ ઘોડે ચડે તે પડે ને કેટલી શક્તિ વાળો મને પોઝિટિવલી આપણે પોઝિટિવલી વાત એ બેન ની એક ભૂલ તો ગઈ અમે જે કરીએ તો ગઈ તમને જે બતાવીએ છે અમે ભૂલ એ તો એકદમ જતી રહે ગઈ ખરે ગઈ એટલે પોઝિટિવલી લે તો એક ભૂલ તો એની ગઈ ને મોટા મોટી ભૂલ ગઈ નઈ ગઈ મોટા મોટી ગઈ પણ નહીં પછી બાકીની છ થાય નહીં સેવા રાખો તમે પણ અમારી સેવા ને કામ નથી મને તું સુધરું એનું કામ શું કરું ચલાવતું નથી છોકરાઓ કરે છે ધ્યાન રાખું છું જેવું તેવું નહી કરતા બતાવ્યું છે મન તો કોઈ મારો મળી આવશે ના મળી આવશે પણ તારું જીવન નહી પગડવું છે શું એટલે રોકડું કેસે આપી દેવાનું ઉધાર પુધાર હું ના શન તરીકે વાપ્યો હોય એવો એવો અનુસંધાન આવે છે અને પ્રેય એની વાત છે એમાં પ્રેય શબ્દ ઉપર અને જરા વિવરણ જોઈએ જરા સમજા સમજવાની જરૂર છે આકર્ષણ તરફ એ આકર્ષણ દુઃખદાયી હોય એ બધું દેખાય રૂપાળું અંદર દુઃખદાયી આમ ખેંચા આકર્ષક ખબર ગણાય ને એટલે પ્રેય ગણું તો એ શ્રેય કરે નહી બરોબર અને શ્રેય એટલે ત્રેય થી આ બાજુ ઘટી જવું જોઈએ એટલે આ લોક કાંકણી ને ખેંચે તો એનો સ્વભાવ છે શું છે આપડે લોક એ નથી ને કાંકણી નથી આપડે આનાથી જ જુદા જુદા આપડે તરફ ફરવું જોઈએ કૃષ્ણ ભગવાન બહુ સારું અને ચારે આઠ ઘટમાં આવે ઘટમાં ચાલા જ્લોક તમે શાસ્ત્ર ની વાત કરો છો પ્રિય શબ્દ આવ્યો એને શાસ્ત્ર ની વાત કરતા પ્રિય શબ્દ પણ છે શાસ્ત્ર માં વાત કરીએ ત્યારે બહુ સારું લાગ્યું રૂપાળું લાગ્યું એ આઠ માં પ્રેય શબ્દ વાપરીએ એમ કે આવ્યું પ્રે વાળું પ્રેય હંમેશા એને એને જ્ઞાત નથી એને રાત્ર ને પ્રે કેવું કેવું કશું નહિ એટલે શું કે જે અંતે દુઃખદ આપે એ બધા પ્રેખ જ વાળું હોય એને જ પ્રે ગણાય ને આ બિલાડી જશે હા એ ભયંકર મોડું વાપરું હોય દહી દહીં અંદર હોય માટલી નું મોડું વાપરું આમ જોશ થી મોડું વાળું ખુબ બધા પ્રેય માત્ર હોય માટે શ્રેય તરફ જાઓ શું કેસે બરોબર પ્રેય ઉપરથી દેખાય અને શ્રેય એમ નામ કે દુઃખદાયી થઈ જ ના પડે પણ પ્રિય દુઃખદાયી થશે પ્રેય દુઃખદાયી થશે એવું તે વખતે જ્ઞાન નથી હોતું પ્રે દુઃખદાયી થશે અંત માં બધું એક જ્ઞાન હોય ત્યાં તમે ભાઈ ભાઈ આમાં માટી માલની ગાય ગાય જ નહીં કર્યું બલ્લાડી દુઃખે